એ આવો આવો મારા નાના મોટા ઠાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહભાઈ આજે તો રાજુલામાં બેઠા બેઠા પૂજા રાજન કૃષ્ણ અને દીક્ષા છે આવો આવો તમે બધા વાર્તા સાંભળવા આવ્યા છો અને સાંભળો સાંભળો આજે તો આ પૂજાબેનનો જન્મદિવસ છે ભાઈ આવો આવો બેન તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હો ભાઈ સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો કાન દઈને સાંભળજો વાર્તાનું નામ છે શ્રવણ તમે શ્રવણની વાર્તા સાંભળી છે આ રતિલાલ નાયકે કહી છે મને અને હું એ વાર્તા તમને કહું છું ધ્યાનથી સાંભળો શ્રવણ નામે એક મુની કુમાર હતો તે ગરીબ મા બાપનો દીકરો હતો પણ તેના મા બાપ તેના ઉપર ખૂબ હેત અને માયા રાખતા હો ભાઈ શ્રવણના મા બાપ બિચારા આંધળા અને પગે ચાલી શકતા નહોતા એટલે શ્રવણ ઘરનું બધું કામ અને મા બાપની સેવા કરતો બધું કામ શ્રવણ જ કરે હો પૂજાબેન એ દરરોજ માતા પિતાને દાતણ કરાવે નવરાવે દોરાવે અને રસોઈ કરીને જાતે જમાડે સાંજે એમને પથારી કરીને સૂવડાવે એમને સૂવડાવ્યા પછી જે તો એમ કરતા કરતા એના મા બાપ તો ઘરડા થયા એક વાર મા બાપ અંદર અંદર વાત કરતા હતા અરે રે ભગવાને આપણને આંખે અંધાપો ન આપ્યો હોત તો આપણે આ દિવસોમાં જાતરા કરવા જાત દેવ દર્શન કરવા જાત આ વાતને કારણે તેઓ ઉદાસ થઈ ગયા શ્રવણે જોઈ લીધું કે કોઈક કારણથી આજે મા ઉદાસ છે એણે પૂછી નાખ્યું બા બાપુજી આજે મને તમે કેમ ઉદાસ લાગો છો મહાબાપે બાપે કહ્યું આપણા આડોશી પાડોશી જાત્રા જવા નીકળ્યા એ જાણીને અમને થયું કે અમે પણ દેખતા હોત અને ચાલી શકતા હોત તો જાત્રાએ જાત શ્રવણે તરત કહી દીધું બા બાપુજી તમે આમ ઉદાસ ના થાવ હું તમને જાત્રા કરાવીશ શ્રવણે એક પછી એક જાડી લાકડી ખરીદી પછી તો બે મોટા ટોપલા ખરીદ્યા દોરડું ખરીદ્યું લાકડીના બંને છે શ્રવણે કાવડમાં એક ટોપલામાં પોતાની માતા ને અને બીજા ટોપલામાં પોતાના બાપુજીને બેસાડ્યા પછી કાવડ ખભે ઉપાડી લીધી શ્રવણ કર ચાલી ન શકતા એવા મા બાપ ને જાત્રા કરાવવા લઈને ચાલુ કાવડ ઉપાડી એમને શ્રવણને આશીર્વાદ આપ્યા બેટા ભગવાન તારું ભલું કરશે હો શ્રવણ સેવા જોઈ સૌ શ્રવણને ધન્યવાદ આપવા લાગ્યા હો પૂજાબેન અને કહેવા લાગ્યા दीक हो श्रवण जेवा हो जो के वो छे आजे केव आ लोको श्रवण ने याद करे भाई भाई तो भाई, आ करता मजा पड़ी ने चलो आज आती का बीजी वर्ता कही सो भाई हमें आलावाला जाओ सपना श्रवण आवश नदी आ પંખીઓ આવશે ને આપણે બધા એની સાથે રમશું આવજો